મેળે ના હજુથી અહંકાર થી ત્યાગ કરી શકે સંયમ ના કરી શકે એવું ઘણા લોકો તો કે સંયમ મારો સંયમ મારો લૌકિક છે બધી વાત એ બધી લૌકિક છે આપડે લૌકિક ના ખોટું જ કહી શકે લોકલાઈ ગયો સંયમ અહંકાર ની જરૂર નહીં સંયમ ઉભો ના થાય આ સાહેબ ને મહેતા સાહેબ અત્યારે કોઈ ગાળ દે એટલે તમારે મિન સંયમ પરિણામો થાય શું થાય એનું નામ સંયમ પરિણામ કેવાય કેવું તમને એના માટે એના માટે કશું થાય નહીં ખરાબ વિચારો મન બગડે નહીં એના માટે તમારું મન બગડ્યું નહી અહંકાર ની જરૂર નથી એની મારે પરિણામ ઉભા થાય અહંકાર જરૂર નથી ત્યાગમાં અહંકાર કરવો પડે અહિયાં અહંકાર હોય તો શું થાય હા અહંકાર હોય તો શું થાય કોને આવું કઈ કહેવામાં આવે અને જો અહંકાર હોય તો શું થાય अहंकार हो ग्रहण त्याग करे हारे हाँ त्याग करे, करे ग्रहण करे हाँ मारू कहवा त्याग करव अहंकार हो त्याग आधुओं संयमी कह त्याग है शुभ लोक भाषा में संयम कहवा लौकिक भाषा लौकिक भाषा अलौकिक भाषा बने भाषा पेरज हो लौकिक भाषा मयमी कहवा बधुज क પણ એ નથી સંયમ માં અહંકાર હોતો જ નથી સંયમ પરિણામ છે શું છે અને ત્યાગમાં કરતુત્વ છે ત્યાગ નો કરતા જોશે એકમાં પ્રકૃતિ કરવી છે એકમાં જ્ઞાને કરવી છે એથી તમને કહ્યું છે ને બધાને કહીશું ત્યાગ નહીં કરવાનો બધાને કહ્યું છે ને ત્યાગ કરવાનો કોઈ જાતનો નથી ત્યાગ કરશો તો કરતા રહેશો કરતું તો પરિણામ કરતા રહેવું પડશે આ તો સંયમ પરિણામ તમને લાગે સંયમ પરિણામ બસ થઈ ગયું પરમાત્મા થઈ ગયો એટલે સંયમ પરિણામ ઉભા થાય કેવ થાય સંયમ અર્થ બદલાઈ ગયો તમને લાગ્યું નઈ કે સંયમ કરો સંયમ કરો એ ત્યાગ જ છે ને કઈ के है अहंकारिणाम त्याग कहवा त्याग, त्याग कहम क्या त्याग कहवा આવે કેવી રીતે આવે બોલો ના ના આ વાત છોડશો નહી આવે એવું છે ને એમાં સંયમ ક્રમમાં કરતા પડવાનું કરતુ સાત રહે છે ને એમાં એમાં છે તે જ્યારથી સંકેત થાય એટલે ત્યારથી એ પોતાને શબ્દ જાણે શબ્દ થી શબ્દ થી હું શુદ્ધ આત્મા છું એવું શબ્દ થી જયારે ખાતરી થાય કે આ હું છું અને આ હું નહોય એમ પ્રતિથી બેસે ત્યારથી જેટલો જેટલો સંયમ પરિણામ થાય એટલા એના એકદમ બધા ના થાય અમુક અમુક અમુક વધતું વધતું પરિણામ વધતું જાય જો તેમ તેમ ચડતો જાય आ ज्ञान मधा संयम परिणाम क्रम संयम चर्चो जाए कर्तृत्व दादा कहते ज्या थीयरी से ज्ञान बाबत थीयरी कर अहंकार ना आए थे क्रम मार्ग थो न अहंकार अमुक भाग मा अहकार वीस टका निर अहंकार ક્રમ માર્ગમાં એવું નિરંકાર નું પદ ઉઘડતું ઘડતું થાય છે સમર્પણ ભાવ રાખે તો સંયમ તો ક્યારે કરાય ગુરુ એમ કહ્યું ભલે ભલે ક્રમિક માર્ગ માં પણ ગુરુએ એમ કહ્યું કે તમારે આથી બ્રહ્મચર્ય વ્રત પાડવાનું અને એ પાડે તો એ સંયમી ત્યાગ કર્યો નથી આર્ગિક માર્ગ આખો ગુરુ માર્ગ છે કેવો છે દિવાળી ખોટો ના આપડે ખોટો કેમ કરી કે ભાઈ આજે તમે જે બોલો છો એ બોલો છે એમ કહો આ ટેપ બોલે છે મહિના ઉપર કરી આપણને શું ખબર હોય રાખું છું એવી એના જેવી જાય આ ઓરિજિનલ અને કયા ભાવ ની છે એ તો પાછલા અવતાર ની હોય એક જ અવતારિત આયુષ હોય એમાં કેટલું શું કેટલું વર્ણન કરવાનું હોય એમાં સાથે વીસ વર્ષ સુધી ભણવા જાય ને એમાં પાણવા જાય ને એમાં જાય બધા વર્ણન કરવાનું અનંત સાયન્ટિફિક સરકમ એવિડન્સ એ મારું અનુભવ પૂર્વક જોયેલું છે આ ઘણા ઘણા અવતારો થી જો એટલે તમને ભય ના રહે આવે તો આમ થઈ જશે તેમને ભય રહેશે કોઈ જતા કોઈ પ્રકાર નું ભાઈ નહીં પેલા સમજાવવા માટે કેવું પડે ને સમજાવવા માટે કેવું પડે સામાર્થ પુસ્તક નું છે ભોગવીયે છે એ તો વાત કરે છે એમાં કઈ દમ નથી ભોગવવો પડે જ છે એ તો ભોગવો પડે છે એટલે અમુક અમુક પાછો એની ચેન ચાલુ રહેશે સંસાર ભોગવવા જેવો છે હવે આ પ્રશ્ન મારે પૂછવો છે બઉ પહેલેથી કે આ વિભાવ થયો વિશેષ પરિણામ ઉભું થયું તેની એક વસ્તુ તારે એની અંદર ભાવ કેવી રીતે થયો કે એનું સાત રહ્યું ફરી ભોગવવાના ભાવ પહેલો ભાવ પડ્યો વિભાવિક પરિણામ ફરી પોતે જે ક્રિયા થઈ ગઈ એની પુનરોક્તિ ઈચ્છી કે ફરી આ થાય તો સારું આ સંસાર ફરી થાય તો સારું એવી જાતની જે અત્યારે ઈચ્છા જોવામાં આવે કે પહેલી વિશેષ ભાવમાં શું થયો હું કઈ અને આ બધું તેથી આ સંસાર ઉભો થયો પછી જોઈ જોઈને કરવા મળે શાદી કરે શાદી કરેલો પછી જગત વ્યવહાર બધું સારી બસો પણ કોઈ લકન ના છોડે છે ભોગવી છે આત્મા ની હાજરી થી ભોગવ્યું છે ને પણ આત્મા એ ભોગવી નથી નથી ખાલી ઇગોઇઝ કરે છે કે મેં ભોગવ્યું અને મેં ના ભોગવ્યું શું કહ્યું ખાલી ઈગોઇઝમ જ કરે છે કેટલાક માણસે ના ભોગ્યું હોય ના ભોગ્યું અને આપણને ક્યાંક ભોગવ્યું મેં તો એને ના ભગ્યું એટલે ભોગવ્યું